જે સમજાવું તમને ચેતન સુધી વસ્તુ છે ચેતન આ બધા બધા બધા ઉપદેશ આપે ને એ પછી કેમ છું તેમ છું હું ચેતન છું ચેતન ન जड़ के जड़ नहीं कहता कारण शु शामेड़ जड़ के अपने जड़ के जड़ नहीं कहता स्थिति <coughs> सहायक गुण हो सहाय भगवत के गति सहायक गति सहायक कर તો ઇનરિયા તમે કોઈ વસ્તુ ધક્કો મારો તમારાશિયા કરતા વધારે તાકાત હોય તો તમે તમે તમારામાં વધારે એનર્જી હોય કરતા ધક્કો મારો ઢાળ હોય તો એ વસ્તુ ચાલ્યા કરે પછી એટલે આપડે બોલ એમ ઢોક્યો પછી બોલ જે વધતા કુદ કુદ કરે છે તે જ્યાં સુધી તેનો નેગેટિવ અને પોઝિટિવ મળે ત્યાં સુધી ચાલેક દુનિયા નું સલાહ આપવા બેઠા હોય હોય તો બહુ જડ નિકાલ કરતા ના આવડે કારણ કે એવું નથી કશું છે એ લોકો ઝઘડો થયો તો મેળ નાખ પડે બચાર કરતા નથી ને અમે તો આ દેખાય છે અને એ તો પોતાની જાતને ગાડા ક્યાં છે એક જાતના શું આ પાણી થાય એમાં કોઈ મેકર એવું છે आत्मा शरीर में हो तो जीव सको तब कार्यो आत्मा करतो क्यों करते जब सूर्य ऐसी दरक जात जात काम करी से, करके आधरित है आत्मा हाजरी ऐसी अंदर बदना कामो उपदेश आप सकें बी सकते आत्मा आत्मा जेतन वगैरह काम करव जड़नू काम नहीं सुबह चेतन कई जात नी जरूर आज ये चेतन मूल चेतन તેની હાજરીમાં ગરમી પાવર ઉભું કરીએ એમ એની કુદરતી રીતે બેટરીઓ ભરાય છે બોડી માઇન્ડ સ્પી હા તેણે બેટરી ના સેલ ભરાય છે પાવર હા જેથી જ પછી એ પાવર ડિસ્ચાર્જ થાય ચાર જન ચાર જ્જ કોઈ ફેક્ટન કોઈક એ જન્મ પૂર્ણ જન્મ ચાલુ જ કરે છે ત્યાં સુધી જ્યાં સુધી હું જાણું છું હું કરું છું જયારે હું નથી કરતો આપન થઈ રહ્યું છે એવું લાગશે આ હું નથી કરતો ત્યારે એ છૂટું પડી જશે એ મોક્ષ મોક્ષ લે પોતાના સ્વરૂપમાં આવું પોતાના એ પોતાના ગુણધર્મોમાં જ રહેવું આ બીજા ગુણધર્મોનો આરોપ કરવો કે મેં ખાધું પીધું આમ કર્યું તે એમ કરી બધા યારો પે દુખતાય છે આ બધા આ આ આ આ જગતની અંદર જે શ્રી વસ્તુઓ બનાવી લી છે સાયન્ટિસ્ટ એની રીલી -खर जरूर खरीतु बनाली मैंने कोई मेला कहू के ते निवृत्ति ले लो तो सारू कटिस्टो क्या सुधी शोधखोल करी जुए દુનિયા મારી નાખશે બીજા દબાવવા માટે નાશ કરવા માટે શોધખોળ કરી આવશ્યક હેલ્પફુલ હોવું જોઈએ આ તો અનાવશ્યુલ છે અનાવશ્યક ડુગરા પડ્યા ને જરૂરસ્વીયા હતી તો પડ્યા એટલે ની આ જરૂરિયાત પડી ફ્લિપની તે વેની બેરોન નથી આવશ્યકમાં હેલ્પ કરે કે માણસને જીવન જીવા માં શું શું જોઈએ અને તેમાં જોઈએ જીવનમાં હેલ્પ કરે એ ઇન નોર્મલ તો તો અબ નોર્મલ એટલે પોઈજન ઓકેનો એરો એક સરસ દાખલો આપો અબ નોર્મલ શું છે બી હેલ્પફુલ થાય મારે કરું છે દાનત ખરે છે ઉપરી પણ જોયે છે સુપર પાવર જોયે છે સુપિરિર થવું છે સુપિરિર થવું એ રંગ વિજ્ઞાન કેવું હોય વિજ્ઞાન કયું ફેલાવાનું છે કે અહિંસા નામનું વિજ્ઞાન ફેલાવ સુખી થાય અહિંસા ફેલાવાની જરૂર છે જેથી લોકો પોતે સુખી થાય તો દુઃખી થાય દુઃખી કરે કોઈ માણસ સુખી નથી અત્યારે આવશ્યક અનાવશ્યક શું એના ભય પડવા જોઈએ કોઈ જાનવરો ચિંતાતુર છે નહીં ફક્ત એકલા જાનવરો ચિંતા જાનવર ના કહેવાય પ્રાણીઓ કેવાય પ્રાણી કેમ કેવાય કે પ્રાણ થી જીવે તે માટે મનુષ્ય જાનવર ના કહેવાય પણ પ્રાણીઓ કેવાય પ્રાણી કેવાય પ્રાણ થી જીવે છે માટે પ્રાણી કેવાય બધા એકલા છે બિચારા લાઈફ કામ ની આવી લાઈફી સેવન ઇયર્સ થી મેં ટેન્શન જોયું નથી मनुष्य लोग शोध शोध क्यों आपने जो अवयव मैं दृष्टि बिंदु प्रमाण बराबर चे <laughs> જેને જરૂરિયાત છે તેને માટે બરોબર છે નથી જરૂરિયાત નથી જયારે જરૂરિયાત છે એને કામની છે વસ્તુ ખોટી નથી હોતી વસ્તુ નો ખોટો છે તમારા દર્શન ખોટું નથી દરેક છે આપી છે ત્રણસો સાહીઠ એ તો સાયન્ટિસ્ટ ની ક્રિએશન છે સમજણ પાડવા માટે ત્રણસો સાહીઠ ડિગ્રી તમારી ભાષામાં તો એનો એનો અર્થ શું થાય સંપૂર્ણ સંપૂર્ણ ત્રણસો સાહીઠસો સાહીઠ ડિગ્રી જે સમજી શકે આ વર્લ્ડ આ વર્લ્ડ ના દરેક ના વિચારો ત્રણસો ડિગ્રી માં આવે છે દરેક ના ધર્મો ત્રણસો સાઠ ડિગ્રીમાં આવે છે બધા પોત પોતાના વ્યુ પોઈન્ટ ડિગ્રી માં આવે છે ચોર હોય તે ખોટું નથી અને દાન આપે તે ખોટું નથી લોકો કે છે આ ચોરો ની શી જરૂરિયાત છે કે છે ચોર ગજવા કાપનાર શું છે એવું લોકોની સ્ત્રીઓ ઉઠાય જાય છે બદમાસી કરે છે મારે છે એવું છે પોતાના આપઘાત જ કરે છે લોકો એની જરૂરિયાત જે જરૂરિયાત છે એની જરૂરિયાત નથી એવું કે છે ને એની જરૂરિયાત નાય ચોર હતા એવો કોઈ કારણો છે એ કઈ સત્યુગ ના ગુણો નથી રામ જેવા ભગવાન જેવા માણસ રામજી ને લડાઈ કરવાની જરૂર રામચંદ્ર કેમ ના લાગ્યા કરવી પડે કે જેટલો કંટ્રોલ કરાશે એ પણ ઇફેક્ટ છે મનમાં એક અહંકાર કર્યો મેં કંટ્રોલ કર્યો એટલું એ પણ ઇફેક્ટ છે શું કહ્યું ડોક્ટર ભેગો થયો તે ઇફેક્ટ છે ડોક્ટર પાસે બચાવ્યો એટલે તારી બેન ને બચાવી આવ્યો એક ડોક્ટર કે છે પારથી હતો બિચારો ગાડી પણ બહુ બઉ દવાઓ કરી બહુ સેવા કરી જગત મને કે છે સાહેબ દાદા સાહેબ મેં શું દુખાયું ડોક્ટર ને ત્યાં કે બોતેર ની ઉંમરે પી સાબ નથી થતો કે ડોક્ટર તમને તમારે અમુ નાખી નાખો અરે શું અમુક પડે છે જગત બહુ બહુ છે જગત આ તમે જે વાત કરી ને तम, कोईपन कोई कोई कोई वस्तुट पर ना ले व्यवहार पड़े व्यवहार शब्द से बोलना पड़े मन में भाव न रखो दे ड्रामा को में कोई मानस के छे राज तो को so, ए, ए, आ, जे मानस ने अहम हो नाटकी कई रीते बनी सके तो अहम टक मन खबर मनुष्य अहम मई रीते ममता देव अनंत अवतार छुट्टी थे घर पकड़े ला लख लखे दादा कौन लिखा भाई बहुमुना ज्ञाधना प्रश्न पूछा असाधनाधना नही थवा दूसरे तुम ऊँ बोलो नही गाड़े बोल स पड़वा नहीं दू बीजा <laughs> पड़वा दे મારો છે મારી હાજરી માં કોઈ માણસ પડવો ગમે તેવું કરે મારી હેલ્પફુલ ન થતી હોય તો શું કામ નહી પૂછે છે કે આત્મ થયા પછી મોક્ષ થાય કે મોક્ષ સીધો થઈ શકે આત્મ જ્ઞાન થયા પછી આત્મ જ્ઞાન થયા પછી કોઈ નો મોક્ષ થયેલો કોઈ નો થયેલો નહીં માજી પૂછે છે એમના એક દીકરા છે તમારે બીજો પૈસા પૂછ્યો માજી પૂછે છે એમના એક દીકરા ઇન્ડિયા માં છે અનિલ ભાઈ ને તો ભેગા થયા તમે બરોબર ઘાટકું પર એકનું ચાલે કરે એટલે બઉ થઈ ગયું તારે ઉપકાર માં કંદા ઉદય ને ઉપકાર માં શું કહ્યું આપડું ગાડું ચાલ્યા કરે કરી દે તે ધર્મ નથી એક મનુષ્ય અને મનુષ સિવાય બીજા ઈતર જે જીવો દેખાય છે ના દેખાય દુર્મિધિ દેખાય એ બધા જીવો માં બે પ્રકારના લોકો અને મનુષ્ય અને અહીંથી ઉપરના ભાગમાં દેવ લોકો છે એટલે છ પ્રકારના દેવલોક સાત પ્રકારના દરેક અને એક પ્રકાર તિરંત ને એક પ્રકાર બીજા બધા ઇફેક્ટ ભોગવે છે શું કે મનુષ્ય કર્મ ઇફેક્ટ ભોગવે છે અને હજી કરે છે બંદી કરી શકે છે सी ने भूख लगी बस बकरे छता है मरे कारण भूख लगी और जानवर सहज है सहज तो के मनस <स्थाथ> મનુષ્ય અને લઈ જાય પોટલું મૂક્યા એ રીતે એટલે હું તો પોટલું જ છું પોટલું લઉ્યા મને કેમ આમ કરો છો તમે આમ કે એ બધા કરે મારું ચરણ નહીં મારું કશું તો બની શકેબલ વસ્તુ નથી પણ એ પોસિબલ થઈ શકે નઈ નઈ કેવી રીતે કર્મ છોડી શકે કર્મ છોડવા કેવી રીતે જેમ જેમ ટ્રાય કરે એમ વધારે બંધ વિધાઉટ ટ્રાય ત્યાં કઈ પણ ટ્રાય નથી ત્યાં સરસ થતો જાય એ થાય કે પોતે કોણ છે જાણે તારે આપ શું નામ આપનું પ્રાણી છે કે જે હા પણ તમે ખરેખર કોણ છો માય ને બીજ નૂતન માય કે તમે કોણ છો એ તો વ્યવહાર ની વાત છે મા આ તમારે છે બુ ખલા તારે સહજ થાય અને આ બુદ્ધિ વાળા નું બુદ્ધિ પૂરતા બુદ્ધિ વધતી જાય લોકો બુદ્ધિના વેપારી છે લોકો વેપારી બુદ્ધિના કેટલા વર્ષથી વેચવા મળેલી લોકો છે બુદ્ધિ અને જ્ઞાન માં તફાવત શું ડાયરેક્ટ અને હરીસા નો તમે રસોડા લીધો એરેક્ટ કહેવાય રસોડા જે પ્રકાશ છે એ ડાયરેક્ટ પ્રકાશ નથી ઈન ડાયરેક્ટ નથી એ બુદ્ધિ અને અમારી બુદ્ધિ ખલાસ થઈ ગઈ ડાયરેક્ટ પ્રકાશ પ્રકાશ જે આવે છે સૂર્ય માંથી ડાયરેક્ટ પ્રકાશ જે આવે છે સૂર્ય માંથી એમાં વચ્ચે કાચ મૂકો જેમાંથી પ્રકાશ પસાર થઈ જાય बीजी बाजू जुव तो यह प्रकाश तेट कर प्रकाश पेली बीजी बाजू लाई जाए केंद्रित करो एक वस्तु पर तो ये प्रकाश थोड़ा तो काच न નહીં એટ કે દરેક મનુષ્યોને જે બુદ્ધિ છે એ આત્મા નો મૂળ જે પ્રકાશ છે આત્મા પ્રકાશ સ્વરૂપ જ છે પોતે જ્યોતિ સ્વરૂપ જ છે એનો જે પ્રકાશ બહાર પડવો જોઈએ પણ વચ્ચે ઇગોઇઝમ છે એટલે ઇગોઇઝ થ્રુ રહી પડે છે એટલે એ બુદ્ધિ છે જે માણસ પાંચ એક જણા તો કે છે અહિયાં જ છે કે ક્યાં છે કે છે શરીરમાં છે ના જગ્યા એ જ છે પૃથ્વી બને આ પૃથ્વી બને બ્રહ્માંડ માં છે આપડે તો એ ભાઈ ભાગમાં ગયા જ નથી ભાગ જોયો જ નથી જોઈએ ગયેલા ખરા પણ કેટલા અવતાર પેલા ગયેલા નરકમાં તો બહુ દાડા ગયેલા છે પણ આ ભોન નહીં રહેતું માં એટલે આ ફરી પાછો આવો મોહ કર્યા કરે અને ત્યાં આગળ જાય છે તાર મનમાં કે આવો મોહ કરવો એ પાછો જાય નરક નરકના દુખો જો વર્ણન કરવું તો માણસ વર્ણન વાપરીને મરી જાય અડધી આપ અડધી એટલા ભયંકર દુઃખ આ લોકો છોડો નહીં હા જગત નું સુખ છે એ શેના જેવું એની સિમિલી આપું સિમિલી ચા કૂતરા છે ચાલે છે આપણા દેશમાં તમે જુઓ તો કૂતરા હાડકાતો હોય એમાંથી કેટલો ખોરાક માંથી સંતોષ એમને થાય નઈ કઈ કાંકડા થાય પણ સંતોષ એમને હાડકા બઉ દબાવે ને હાડકા થી ત્યારે હાડકાં દબાય એને પેઢીયા માંથી લોહી નીકળે પોતાનું અને પોતાના લોહી છે કે જો વ્યવસ્થિત શક્તિ આપ કહો છો ને કે બધું આ વ્યવસ્થિત શક્તિ ચલાવે છે તો આત્મા નો ઉદ્ધાર ક્યારે થશે તો જયારે ઉદ્ધાર થયેલા પુરુષ મળે દર્શન થાય મુક્ત પુરુષ હોય કોઈ બંધાયેલો તમને છોડાય છે બંધાયેલો કોઈ છોડાય છે કે નહીં ભાઈ તમને સરસ પડે ને જયેશ ડોક્ટર આવો ડૉક્ટર સ્મશાન નો વૈરાગ જે લોકો ને આવે છે એ કેમ થોડો વખત આપડે જે સ્મશાન નો વૈરાગ્ય આવે છે શું છે સ્મશાન વૈરાગ સ્મશાન માં જાય એક ગભરામણ થઈ જાય હા આવું થઈ જાય થઈ જનું આઈ ને બાંધી ગયો ભૂલી જાય ભૂલી જાય પડદો પડી જાય નિરાતે ના છે એટલે ઇન્દ્રિયો સાથે વીકને મે પછી મને કે છે સારી જગ્યાએ નાખજો કોઈ સારી જગ્યા હોય લોકો એમને તો ઉતારો આપે છે અમદાવાદમાં આ બંગલા તમને આ બધું તમને આપી દીધું કે છે પછી આખી પોટલી લઈને આયા તા નાખી મારે શું કરે છે સારી જગ્યા છે આ મારે છે કે છે મારે તો પૈસા જોતા નથી પણ પૈસા નો લોભ તૂટે નહિ માણસ ને પૈસા આપીને હા બઉ સારા ભણાવવા તેથી સાડા લાખે પછી એ ડેરાસુર આ કે છે મારે આપવા છે મીઠાઈ ગોખ માર્ગ તો ગોળ જેટલો ગાલીએ હજુ મીઠાઈ ખાવાનું તેોખા ગી નું ખાવું હોય તો ખાવ ને નિરાતે ગયો છે અમારે તો ગોળ ગાળો સુરત હાઈવે ઉપર એક કૃષ્ણ ભગવાન નું મોટું જબરદસ્ત મંદિર બંધાય છે અને એક શિવનું શિવ પરિવાર એટલે ગણપતિ આ બધા ત્રણ બંધાય છે લોકો ના મત તોડવા માટે થયા લોકો આત્મા પડવું જોઈએ તેને બધા મતા પડ્યા એટલે ઘરમાં હતા તો હજી સારું હતું પણ આ મતા વિશ્લેષ થઈ ગયા મંદિર ની અંદર પ્રતિમા ની જરૂર શું છે મંદિર માં પ્રતિમા ની જરૂર શું છે મૂર્તિ જમૃત નો દર્શન ના થાય એટલે આત્મા અમૂર્ત છે એનો દર્શન ના થાય તો મૂર્તિ ન કરતી બઉ હેલ્પફુલ નહી થાય પણ લપસી તો નહીં પડાય કે શું કે લપસી તો નહી પડાય કે તમે હાજર આખો દાડો ફરે એટલે રાત દાડો તો આપડા હજુ કશું ના કરે મજગારી એ રીતે આ લોકો નીચે લપસી ના પડે એટલા માટે સાધનો કર્યા લોક પ્રવાહ અવળે રસે થઈ જાય જ્ઞાની એ તો જી ઇલેવંત લાખો અવતાર ઇકોરફુલ હોય ઇકો હુક બહુ પાવરફુલ હોય એ જગત ને ચલાઈ રહ્યું છે ચલામ કાયશ્વર્યુશ્વર્યુ કદ્યાણ થઈ જાય લોકો નું કલ્યાણ થઈ જાય અને આ લોકો ચિંતા ભાઈ ઉપાધિ ના કરે ને એમ છોડીઓ પણ આવ્યા છોકરા પણ મનમાં હું તમને છોડવા માટે નથી આવ્યો જગતના વગર ચાલતું નથી તક ના છોડી દોગ્રહ શું કહ્યું સાડા બાર લાખ નો ગોળ નાખ્યો પચીસ લાગ્યો સર પેલું ગગ પણ એટલે અમારે એવો છે તું નાખવું ના નાખવું અમે વિતરાશ ના ભાઈ અમને ગોલો મારે તો